ઓળખો એ શું કાર્ય કરે છે કેમ ચોર મરીકે છે આપડે સમજી જવાનું કેવું દુઃખ હોય કેમ કે દુખ કોણ થઈ શકે તમારો ઉપરી નથી એવો દુઃખ દેનારો તમારી જ મિસ્ટેક ને તમારા બ્લન્ડર તમે સમજાય ને તમારી જ પ્રોજેકશન છે આ ભગવાન વિચારવું પડશે આમ ચાલશે કઈ ગપુ ક્યાં સુધી ચાલે સુખ નું ધામ છે આપણે સુખ કાયમ નું સુખ જોયતું હોય તો ભગવાન પાસે છ ભીખું ભીખુભાઈ ભીખુભાઈ જોઈએ આપીએ કરી આપીએ એવું રાધા કૃષ્ણ જતો શક્તિ કરવી પડે ને સુખ પરમાન જોયે છે કે ટેમ્પરરી પરમેનન્ટ જોઈએ દાદા પરમેનન્ટ અત્યાર ત્યાં પરે નાખી દેજો ચાલેતા હું તો ચલાવવાનું એ પૂરું થાયતા હું દી તમને અર્પણ કરી દઈએ ઓલ ધી પરમના બંધન પૂરા થાય ત્યાં સુધી ઓલ ધી રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ધેન યુ આર પરમેનન્ટ રીલ યુ આર રીલ એન્ડ પરમેનન્ટ ચિંતા ના થાય એવું કરવું છે નહી ચિંતા ગમે છે ભિં નથી ચિંતા ના ગમે એવું કરી આપી પછી અમારે આજ્ઞા માં પડે આજ્ઞા માં રહેવા એવું છે પણ ટચ નથી રહેતા પછી આમની પાછ કાયમ ચોટી પડવું છે તમારે જોબ કરવાની સર્વિસ કરવાની બધું જ કરવાનું પણ કાલે ઘડિયા મકાન પલંગ પણ ઘર નો ચિંતા ચિંતા લાવતો તું સૌ ચિંતા લેગર ગામ ઘરના કપડા ધરાવે કે ચોરી લાવી ચોરી લાવે તો ચિંતા કરે આ જે દુઃખ તારા જે છે ને તે બધા ત્યાં ઇન્વાઇટ કરે ઇન્વિટેશન પદ કાગળ લઈ આવે છે તને દેખાડે ખરા તું ક્યાં જતા હોય ના તારા ઇન્વિટેશન કાગળ ઇન્વાઇટ દુઃખો છે ઇન્વાઈટ નહી કરતા કે સુખ ને ઇન્વાઈટ નહી કરો દુઃખ ને ઇન્વાઈટ કરો જયારે આવું કે ટાઈમ જ મળતો નથી તો શું દુઃખ હતું ત્યાંથી અહીંયા વધારે સુખ મેળો વધારે સુખ મેળો થતા પૂરું આવતું નહી સુખ પછી દુઃખ આવે જ છે સમય નહી એટલે કંટાળી જાય આપણા કલ્પિત સુખો છે સાદા સુખ નથી તમને મળેલા સાતું સુખ તો મને મળેલું ખસતું જ નહીં કોઈ સુખ થતું પણ ન સ્વીક્રેટ બધા ન સ્વીકરે એનો વાંધો નહી તમારે એવું થવાની જરૂર નઈ અમે કચ્છી એવું તમારે થવાની જરૂર નહી નમસ્કાર કરું છું આ પોલી વાત નથી આ કરે બિલકુલ હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ વાત છે પોલી વા મારે પાંચ ચાર ડિગ્રી ખૂટે છે એટલે હાર હું દાદા ભગવાન ભગવાન છે મારી ત્રણસો છપ્પન છે તો તમારે થોડી ખૂટતી છે કે નઈ ખૂટતી ના ના હિન્દુસ્તાન ના માણસ માં ધર્મ્યો હિન્દુસ્તાન માં એટલે મધુ ની બસો ડિગ્રી હોય ૌતિક પછાત બેકવર્ડ અધ્યાત્મ બઉ ને માટે તમારી અઢીસો ઉપર ને ડિગ્રી એટલે હવે તમને સાયન્સ ત્રણસો છપ્પન થઈ ત્રણસો આઠ થઈ જાય એવું કરી આપીએ તમને તારે કરવું છે ને એવું ફરી પુરુષ નો ઉતાર્યા ના ગમ્યો એટલું કદાચ નથી ગમતું એટલો અનુભવ થયો એટલો અનુભવ થાય ગયો ને આટલા પૈસા હોવા છતાં સુખ દેખાયું નહિ તમને હે અને ગોપાલ સુખ દેખાયું ગોપાલ ભાઈ પણ પુલસારી એટલે બધા દાદા હતા ને હતી મરી ગયા ને પુનૈ બઉ ભારે ને કે પેલા ભાઈ ને પુનૈ કેટલી રમણબેન બાળક કોનો છે બાળક બીજ કોનું છે ઇન્ડિયન નું છે તો એની ડિગ્રી ઇન્ડિયન ઉપર અને અમેરિકન છે અમેરિકન પર શું અમેરિકન માણસ આપણે ઇન્ડિયામાં જન્મે તો દેશી કેરી છે હાજ ની આફુસ ગમે ત્યાં ઇન્ડિયન એટલે કથી સમજ ના પડે પણ પુનર્જન તો સમજતો હોય કે ના પૂર્વ નું કઈ ઋણાનબંધ ખોટું છે તેથી આ દુઃખદ અને આ લોકો તો હસી વાર ન થાય તો નભાવ નાનો ભાઈ એ જાણે હિસાબ છે આપડે ચૂપટે કરવો પડશે નભાવ નાના ભાઈ અને આ તો નાના ભાઈ એ તો એમાં જ જાણે ખરાબ જ છે આ મળી દે અને આપડે તો એને સમજણ આવી પુનર્જન્મ નથી પુનર્જન્મ ની સમજ આવી રીકાનેશન ની સમજ આવી પુનર્જન્મ ની હા અને આમ અમેરિકન હોય તો એની ડિગ્રી વધે કે નઈ સમજ આવે કેફ ડાયમંડ એ કેમ દાદા પ્રશ્ન છે રફ ડાયમંડ કેમ કેમ દાદા મીનુ નો પ્રશ્ન છે કેમ અમેરિકન રફ ડાયમંડ કેમ રફ ડાયમંડ જન્મ લઈ એ બસો ડિગ્રી જન્મ એટલે એનું કારણ શું અત્યારના ઇન્ડિયન છોકરાઓ ઘણા જન્મે તે એ લોકો અંદર નું કઈ જોતા નથી એ લોકો બહારનું જોતા છે બાર ને જોઈએ એટલે માલ છે તૈયાર છે અંદર માલ તૈયાર છે દાદા પાસે આવે તો દાદા તૈયાર અને આ રેગન માલ જોઈ બે વર્ષ બે કશું ને આવ્યો બે વર્ષ બે છે બાહ્ય વિજ્ઞાન બઉ સાચા માણસો હોય સિન્સિયર હોય સાચા હોય અને આ વ્યવહાર માં તર જુઠા અનસિન્સીયર તો પણ આ ઊંચા કેવાય દે કે વ્યવહારમાં આપડે જૂઠા હોય બિલ છે છતાં પણ ઘરમાં માણસ હોય તેમાં ત્રણ વાર નો પાંચ નો આઠ નો નવ છોકરાઓ હોય તે છોકરાઓનું જુઠ્ઠા ને ચોર હોય કે મા બાપ ને ચોર હોય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 અને આ તો લોકો શું કહું ને હદા ભાઈ ને અત્યારે ઇન્ડિયન છોકરાઓ પણ જાનવરો પણ કબુતર કેવું વેજીટેરિયન માસ થી તો ખવાય જ નહીં હિન્દુસ્તાન ના માછી ના ખાય બીજા લોકો ખાય એવલપ્પલ એમને ઈચ્છા જ નથી એવી ડેવલપ થવાની એ તો એમ કે છે તમે જ અંડર ડેવલપ છે એક્સેપ્ટ કરવું પડે ભૌતિક માં અંડર ડેવલપ છે કેવા સુક્યા હોય છે પાંચ હજાર વાળો ટોર માં જ આવે નલી આવશે તારે શું કહે એટલે લોભ હોય પાંચ હજાર લાભ હોય ત્યાં રસ્તા માં જતા હે લેડી પાછી આમ આમ કરતો દાદા ભગવાન જેવા મળે ના ચાકોટિયા હજી ગયા છે એ બધા ટીબી ના જંતુ ફેલાયે છે ટીબી ના જંતુ ફેલાયા વાળા પેસી ગયા બધા ત્યાં ફોરી નાખશે ઇન્ડિયા માં મને તમારી સાથે મને ચંદ્ર હું બોલાવું એટલું બોલે ખરે મંત્રો મંત્રો બધું બોલે જ્ઞાન માટે આપડો ધર્મ જેટલો પ્રચલિત છે તો આ લોકો જેવી રીતે ત્યાં પ્રચલિત કરે તેવું આપડે કેમ એ શું કરવા નઈ કરવું આપણા પોતા માટે તો ખરો જ ને કોનો પ્રશ્ન છે અમેરિકા ભારતની ભૂમિપમેન્ટ માણુ આધ્યાત્મિક ડેવલપમેન્ટ ફર્સ્ટ ડેવલપમેન્ટ એ તમને દેખાવું ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકાના નિગ્રહ ને એ ફર્સ્ટ ડેવલપમેન્ટ અધ્યાત્મ સેકન્ડ ડેવલપ થર્ડ ડેવલપ આ ફોર્થ કે ફિફ્થ આવે છે અમેરિકા નો મુસ્લિમો નું ડેવલપમેન્ટ વધારે હા એ પુનર્જન્મ છે શું છે સમજે નહી એટલે અમેરિકા ને ભૂમિ ઉપર ક્યારે છે કેટલા અવતા થતા થતા, લોકરાેઢી નો લોજાય વાત છે કે નહી તને સમજ ભગવાને લખ્યું છે એક્સેપશન હોય કોઈ એક્સેપ્શન એટલે કોઈ કોઈ બીજો કઈ કર્મ હિસાબે બંધાયો હોય ને અહી જન્મ લીધો હોય ભારતીય અને પછી પાસે ત્યાં આવે એવું બને એવું બને બાકી એ તો હા ભૌતિક માં તો ખુલ્લી કેટલું દેવ લોકો જેવા સુખ ભોગવે છે કર્મ નું બંધન કેટલા અવતાર પછી સુધરે કર્મ નું બંધન કેટલા અવતાર પછી સુધરે સુધરે કર્મ નું બંધન સુધરવાનું હોય નઈ ભગાડતું જ નથી બઉ સુંદર દેખાય બધા બિલ્ડિંગ કરતા સારા સારું દેખાય પાછું એનું અમુક મુદત પૂરી થાય તારે બધા કરતા ખરાબ દેખાય વધારે જૂનું થાય તારે કારણ વધુ વધુ આર્કીકચરું બધું ખરાબ લાગે છે હું બોલું એટલું બોલે ખરે સમજે નઈ આપડે જેમ પોપટ ને બોલાવીએ બોલો રામ ત્યાં પોપટ કહે બોલો રામ આ રામ ત્યાં એ ના થયું એ પોપટ બે અને ભૌતિક માં કમ્પ્લીટ ભૌતિક ના પડે એટલું બધું મગજ સરસ ચાલે બહુ સારા માણસો બઉ સારા છે એ તો મને કે અમેરિકા થયું મને કેવું લાગે મને બઉ સારું લાગ્યું એના પેપર ગાય ભર પૂછતા હતા એ ઘણું સારું લાગ્યું કયું અમારે તમારી તો પ્રજા ગવર્મેન્ટ ડેમોક્રેટિક છે અને પ્રજા પણ ડેમોક્રેટિક વિચારની છે અમારે ત્યાં ગવર્મેન્ટ પ્રજા ડેમોક્રેટિક જ નહીં ગવર્મેન્ટ ડેમોક્રેટિક નહીં સગા સારું છે સડી ગયેલો માલ તો પણ સારો છે પહેલા કરતો સારો છે મને છોતેર વર્ષ થયા તમે જે જોઈ લો પહેલા તો બહુ જ ખરાબ હતું રેસ્ટ માલ 20 20 20 गायकवाड नारू राजु सारा तेराज जुदी जात ना तो अमुक स्टेज नहीं राजा कह એને લખાણે એટલે બઉ ખુમારી વાળા ને એવું એવું કઈ ભડકા વાઘતો હું બ્રાહ્મણ ને જે સડી ગયો એને તોડી નાખવું છે જે મકાન ખરાબ થઈ ગયું જૂનું થયું એને તોડી નાખવું છે શું તને છોકરો પછી મેં કહ્યું ના પરિણાય ચામડી હારી દેખાય છે મહી શું માલ પરિવર્તન પાછી ને જ પોતા હોય સરખે છે આપડે એ તો હા ઉપર કેરીઓ ઉપર બઉ સરસ દેખાઇ લાયા પણ મહી કાઢી નીકળશે અરે આ કેરી ઉપર થી ખરાબ દેખાય છે લંગડો લીલી દેખાય છે પણ મીઠી બહુ નીકળશે ગોપાલ બે કઈ જરા ખાતી નીકળે છે તો મીઠી કઈ દેશે ખાંડ નાખી દેસ ગોપાલભાઈ ખાતી હશે મીઠી ખાંડ નાખી દેસુ પણ મીઠી થઈ જાય આ મીઠી ના થાય ભગવાને ગીતા ભગવાન ને શરણે ઉધાર થાય છે ભગવાન ને શરણે જાય તો એમનો ઉદ્ધાર થાય કે નહીં ગીતા માં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ગમે પાપી માણસ હોય એ ભગવાન ને શરણે જાય તો એનો ઉદ્ધાર થાય છે તો પછી આ અમેરિકનો જો ભગવાન ને શરણે જાય તો એમનો ઉધાર કેમ ના થાય છે મનમાં છે એક લાખ પણ થયા નથી ને કે શિયામાં વીસ છે એને તો વાપરે લાખ કરવાનું ફરતો ભાઈ કોઈ દાડ વાપરે મને આવું કરે કરે પણ હું એ લોકોને પૂછું કે શું કામ કરે તે લોકો શકે એટલે મને છે આ બધા ટ્રેડિશન કેવી રીતે આવેલા તે મને જાણું છે ઓરિજિનલ રાઈટ के के पटेल हमें मेरे समझू के मूड़ के बदा उभा थे हूं तो आप विभाजन करू बंधारण बाजू तो बंधारण आ મજબૂત જોરદાર માણસ હોય અને નરમ માણસ ને મારતો હોય તો ઉપરાવ રહે એમ નામ કે રક્ષણ કરે એક ક્ષત્રિય પ્રજા જે બ્રહ્મના માર્ગ ઉપર લઈ જાય અને તે પોતે વાંચન કર્યા કરે બધાને લઈ જાય એ બ્રાહ્મણો અને વૈશ્યો શું કરે લેપ વૈશ્યો કરે અને શુદ્રો શું કરે હલકી પ્રકારનું જે સેવા છે બધી એમ એવું બંધારણ વાંધું હતું અને પછી એમાં એટલા બધા એક્સપર્ટ થયા કે દુનિયામાં હાઈ ટોચ પર બેઠા હતા પણ પછી રીજ પોઈન્ટ ઉપર ગયા હતા અહીંથી બાંધ્યું અહીં બંધારણ થયું એટલું રીચ પોઈન્ટ રીચ પોઈન્ટ થી ઉતર્યું નાખવા જેવું છે નવા કર્યું અને આપણે એક જ નાખવા જોઈએ એમ જોઉં બધા એક જ કલ્ચર છે આપડું કલ્ચરમાં ફેર નથી થોડું થોડું ફેરફાર લાગે પારસી ને જો પારસી ને પહેણો માર ખે મુ માર ખેજે કારણ કે પુને સમજતા નથી બિચારા સમજે તોય કામ ના ને શું કને આ તો ડેવલપ કહેવાય એ દગો દે દગો દે તોય એ દગો થશે અને પેલા દગો ના દે પણ એક દાડો ઝઘડો થયો શરૂ થઈ પછી આ જે બધા મંદિરો છે લોસ એન્જલસ એમાં બધા મંદિરો ને બધા જે બધા આપણા અમેરિકન ચલાવે છે અને એ લોકો ઇન્ડિયન જ થઈ ગયા હિન્દુ થઈ ગયા છે એમ મજા ના આવે સમજ આનંદ થાય શાંતિ થાય પણ એમ મજા ના આવે ડેવલપમેન્ટ ઉતરી જાય એટલે ધર્મ છે કારણ કે એમને માટે જે ક્રિશ્ચન ધર્મ છે ગમે તે હોય પણ તે એ ધર્મને પોતે એમાં એને ડેવલપ કરીને કરવું પડવું જોઈએ પણ આ તો આ તો આપણા લોકો આવું સમજ આપણે તો જ આવતા હતા મેન આપી દીધું બધા મને એ એરપોર્ટ ઉપર મૂકવા આવતા કરતા લોકાર નતો તારા જેટલા કરતા માસ્ટર હોય તે કોલેજ માં ચાલે આપણે ખરાબ કામ કરીએ કર્મો કરીએ તો આપણે આવા આ તો દેવ દેવ દેવ જે સુખી છે બધા પાંચ હાજર ડોલર વાપરી કરેલો બુદ્ધિ નહી ને બુદ્ધિ વાપરે નઈ બુદ્ધિ વાપરે બુદ્ધિ વાપરે ને બુ વાપરે શું કરીશ છોકરા પણ એટલે છોકરા ને છોકરો મોટી મનો થાય એટલે અઢાર જુદા અમે જુદા બસ આ ગાય ગાય છે ને તેના બાબા બાબા ને દે છ મહિના માં તું જુદી ને અમે જુદા આ લોકો અઢાર વધશે કે અને આપડાઈ ગય તો હવે બધા કેમ ડાયવો સમજતી હતી તેને હવે બધું છૂટું કેમ થઈ જવા મળ્યું તો એવું છે જૂનું થયું નહી એટલે બધું ખરાબ થઈ ગયા તોડી નાખો બધું આ ફ્રેકચર કરી નાખો જૂનું થયું ઓલ્ડ બધી એક એસી વર ના માજી હતા દેખાવી આપડે મરી ગયા દણી મરી ગયા પછી ખાટલો મૂકે છે ને સવણી કરે છે ને તમે જોયેલી સરણી માં કે છે કાકા છોકરે કાકી કાકા એ તો તમને ત્યારે બે મહિના ધો મારો તમે આને આ બધું પણ એવા ધણી નહીં મળે કે શું કેમ શું કે રહી ગાળો ખાતે પણ આવા ધણી નહીં મળે હા હિન્દુસ્તાન નું આર્ય નારી ત્રણ કલાક માં જુદી થઈ જાય બાબો હોય જુદી બાબુ લઈને જતી રે લેડો જતો રહે ભરે છૂટા થાય એવું આ તો સંસ્કારી કહેવાય એસી વર્ષ સુધી જુદા ના થાય નું ગેટેસ્ટ ડેવલપમેન્ટ છે શું થયું નું તને સમજાય એમ થોડો એ અમુક શબ્દ સર આઈ જાવ no um, yeah I have so many questions about the old old times when Bharat was very rich when India was really rich uh, and um I can't understand when such a rich country when uh, it had so much um uh, well well i mean the inner wealth the spiritual wealth, the knowledge of the universe how can such beautiful knowledge be uh, not uh, understood not taken advantage of કે કે ભારત જારે બહુત સમૃદ્ધ હતું આધ્યાત્મિકમાં પણ બહુ આગળ હતું તો એ એવું આટલું બધું સમૃદ્ધિને આટલું બધું જ્ઞાન હતું છતાંય એ લોકો એનો લાભ કેમ ના લઈ શક્યા એને પાછા કેમ પડ્યા એ કાળ ભર્યો सत्युग्रो प्वापर आयो पेता आयो कलियुग आयो रा संजो फेरफार बीज कई बगड़ी नहीं कहते हैं કયુગ ના વિચારો ક્યારે જશે કલયુગ ના વિચારો હવે ક્યારે જશે થોડા વિચાર થોડા કાલ માટે જવાના છે બે એક વર્ષ માટે પછી પાછા આવી જવાના એટલે દાદા એ લખેલું કીધેલું છે ને કે આપડે જે અમેરિકામાં છે ઇન્ડિયા માં સ્થાન કરવાનું એક અવતાર બાકી રે સીધો કલયુગ નથી ત્યાં જન્મ લઈ ને પછી થાય એવી ભૂમિકાઓ છે મહાવી મહિ સમો છે આપડી ભૂમિકા છે પાંચ ક્ષેત્રો છે જ્યાંથી મોક્ષે જવાય સીધું ડિરેક્ટ અહી થી ના જવાય એટલે અહીંયા આગળ અમારી પાસે સિક્કો વાગે